દા ભગવાન ના સિંહ જય જયકાર દા ભગવાન ના સિંહ જય જયકાર હો દા ભગવાન ના સિંહ જય જયકાર દા ભગવાન ના સિંહ જય જયકાર હો ભગવાન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 દા ભગવા ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો ભગવાન નાસિંહ જય જયકાર હો દા ભગવાન ના જય જયકાર હો દા ભગવા નાસિંહ જય જયકાર હો દા ભગવા ના સિંહ જય જયકાર દા ભગવાન નાસિંહ જય જયકાર હો હો દાદા ભગવાન ના સિમ જય જય કારો કુટી સુર જડો જ્યોતિર્મય બે આખો છે જ્યોતિર્મય બે આખો છે સ્વક્ષેત્રે અભિનિ વેશિયા ते मूड़ आव्ये निरा मूड़ आटी सूरजी कोटी सूरज जड़ मोड़ जब की ज्योतिर्मय आखो जो तिरा છે આ નિયમન ચક્ર નો ધ્રુવ કાટો આ નિયમન ચક્ર ધ્રુવ કાંટો ભગવાન અમારો દાદો છે ભગવાન અમારો દા બ્રહ્વિકલ્પી નિરગ્રંથી જગ બ્રહ્માંડે ના તાતો છે જગ માંડે ના તા તો છે નિર્વિકલ્પી જગ બ્રહ્માંડે ના છે બ્રહ્મા નેતા છે આ સ્વસ્તિકન્યાય ફળા દેશી આ સ્વસ્તિ ક્યાય ફળા રાગ ભુવન સાંધો છે વીતરાગ ભુવન મણી સાંધો છે આ નિયમન ચક્ર નો ધ્રુવ કાટો ભગવાન અમારો દાદો છે ભગવાન અમારો દાદો છે આ ચેતવનારો ચલાવનાર चालक जय सचिदान पद कविराज दरअसल जूना पदों बेजिक है नु एक મુક્તિ સુખ એકમાનું આ નિયમ અને ચક્રનો ધ્રુવ કાંટો અને કવિરાજને જ્ઞાન મળ્યા પછી જે એનો સ્વાદ આવે છે એ જ ખરો સ્વાદ હોય છે કોઈ રીતે હું સમજુ છું રાખવા જેવું નથી અગર તો કોઈને સમજાઈ શકું છે રાખવા જેવું નથી આ વાત આ અમને તો બહુ સારી રીતે સમજાઈ ગઈ છે આપણા કનુભાઈ પોતાના હિતને માટે સમજવી પડશે કલ્યાણ ભાવના બહુ છે બધાની જેમાં ના નહી કલ્યાણ ભાવના નું આખું કેવળ સ્વરૂપ બીજ પડેલું છે એમાંથી આજે તો એનો કેટલો મોટો ફાલ થયો છે બહુ સારું કર્યું ખંભાત કેમ છે બધો સંઘ સંઘ એટલે એક માણસ કે વધારે હોય શકે કે વધારે ના હોય શકે એક જ એક હોય તે વધારે હોય શકે કે ના હોય શકે હોય શકે કઈ રીતે દ્રષ્ટિ ડબલ થઈ જતી હતી નહીં આમ આમ આમ થતી હતી હવે ઓછી થાય છે ઈચ્છા ના હોય એવી પણ દેખાયા કરે છે પછી બુજી જવું છું પછી આઈ જવા એક પર કેવું કેવું થાય છે પણ પપ્પા છે તો એવું દેખાય તો ખરું ના આવે એવું નહીં પણ ઓછું થતું ખબર પડે છે એટલે શરીર ની અંદર ફ્રોમ વિધિન ધ બોડી આપડે ઓસ્ટ્રેલિયન મેલબર્નનો આવ્યો છે એને કહીએ છીએ વાત સાહેબ બોલજો એને બેંકર છે એટલે આ પદ કવિરાજ થી રચેવું જો એમનું વિલ્ડિંગ જોવામાં પ્રખર જૈન છે બાળપણથી કેટલા સુંદર સંસ્કાર મળ્યા છે એમના પિતાજી સંસ્કાર મળ્યા કેટલું બધું આપણે જોયું અને આ વખત કવિરાજ નું સારું ઓળખાણ પડે એટલે એમના ગામથી બધું મળ્યું એમને જુઓ ને અમારા સુરેશભાઈ બહુ ભાવ થયો કે દાદા અરે કવિરાજ મંથલી આવ્યું તમને લઈ જવા છેલ્લા બધું પતે પછી આપણે ફરીશું એક દાડો બધે ફેરવ્યા અને જોડીને જોડે રહ્યા પાછા નરસિંહ મહેતાનું પણ એટલું જ ગયું છે કવિરાજે પ્રખર જૈન છે છતાં ત્રણ મંત્રો સમાવિષ્ટ કરે એવું એમના પદોની રચનાઓ છે જોઈ લેજો તમે હું જૈન હોઉં છતાં મારા સત્સંગ અને વાણીના વ્યવહારમાં હું જૈન છું જૈન પણ ના હોય અને વૈષ્ણવ જરા જેમ જેમ વધારે આવે ને તેમ તેમ ડાયો જૈન ડાયો થતો જતો જાય સાહેબ ડૉક્ટર શૈલેષાનંદ સ્વામીજી અમને આવું દેખાય હા દાદાએ આપણને જૈનો પ્રત્યે દ્વેષ કરવાનું કહ્યું છે હં એક અમે ઘણી વખત કહીએ છીએ આપને કે આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ પ્રખર વૈદ્યતા અને પ્રખર વેદાંતિ હતા બહુ શ્રેષ્ઠ બ્રહ્મ તત્વ બહુ બ્રાહ્મણતા એમની એક પ્રસ્તાવને અમારા વાંચવામાં આવી અમે ખુશ થઈ ગયા અને એમને જૈન દર્શન માટે કહ્યું અને બ્રાહ્મણ દર્શન માટે કહ્યું કે છે કે કારણ કે જૈન ધર્મ આખો આજે વણિક પ્રકૃતિના સંપ્રદાય માં આવેલો છે મહાવીર ભગવાન ગયા પછી અમુક ક્ષત્રિય અને જે લોહીની ઉમદા ક્વોલિટી છે એ બહુ ટકી નહીં પાંચ ચારસો પાંચસો વર્ષ ટકી વધારે નહીં એટલી હશે નહીં તો બેસો ત્રણસો વધારે તો દોડસો જ સો પછી બહુ ઘસાતું ગયું એવું ગયું પણ છતાંય શાસ્ત્રો બહુ સારા રચાયા છે રચ્યા એવું નથી પછીથી પણ પ્રખર બધા અને તેમાં મોટાભાગના બ્રાહ્મણ તત્વ વધારે આવ્યું છે મહેતા સાહેબ બ્રાહ્મણ તત્વ પરંતુ બ્રાહ્મણ તત્વને જૈન દર્શન સમજાયું ને એમાં એમને સ્વીકારાયું એમનાથી શાસ્ત્રો બહુ સુંદર રચાયા છે ઘણા સુંદર એટલે આ ત્રણ મંત્રનું મહત્વ છે આપણા માટે અને સુરતમાં કામરેજ અને આખું જે તીર્થ બન્યું એ દાદા ભગવાન તીર્થની સ્થાપના કરી જ નથી તીર્થંકર ભગવંત હોય જેમને કઈ સ્થાપના કરવી જ ના પડે બધી સ્થાપનાઓથી મુક્ત થઈ ગયા હોય શું કહ્યું અને કેવળ ચેતન સ્વરૂપ થઈ ગયેલા હોય मनुष्य ना का दिवस नो है रात्रि नरेक् जन घर मैं तो दरको बार कोई नहीं કોઈ ઊંઘ ઊંઘ ના આવતી જાગતો એટલે ઊંઘી જાય ને પાનમાં બધાની ઓડિયમ બધા ભરાઈ ગયેલા હશે નિંદ્રાકાર ઉત્તમ કહ્યું છે એટલા માટે ડૉક્ટરોએ કહ્યું છે ને બધાએ કહ્યું છે કુદરતી એટલે તીર્થંકર એટલે દિવસના ભાગ માણસ સમજી શકે એટલે એમને વાણી પડે તો તીર્થ થાય સરસ્વતી માતા હાજર થઈ જાય એમની હાજરી ગમે હરે ફરે છતાંય મહાલક્ષ્મી માતા છે એ રીતે નહી પરંતુ મહાલ સ્વરૂપેલા છે ચેતન અવસ્થાથી કેવળ જ્ઞાન લક્ષ્મી સમજાયું ને એટલે કેવળ સ્વરૂપે થઈ ગયા છે કોણ બોસરાજ પેલા એ આવવાના હતા કદાચ કહેતા હતા એટલે આવું એટલે કવિરાજને આ પદ આવ્યું ત્રણ મંત્રમાં જોયા જેવું છે નિયમન ચક્રનો ધ્રુવ કાંટો કહે છે દાદા કે છે અમે આખા વર્લ્ડનું રેગ્યુલેટર ઓફ ધી વર્લ્ડ છીએ રેગ્યુલેટર ઓફ ધી વર્લ્ડ આખું મોટું વર્લ્ડ આટલું મોટું છે એનું રેગ્યુલેટર હોય અને એ રેગ્યુલેટરનો કોમ્પાસ કોમ્પાસનો કાંટો જોવો હોય ને કે રાઈટ સાઈડનો આપણને આપણું મનુષ્યનું જીવન કોણ છે ટેકનોલોજી બહુ સુધરી છે પરંતુ આપણો સંઘ છે ને પૈસા સંઘરતો નથી કોઈ જગા એ અમારા વસંતભાઈ કે સંઘરવાળા નહીં દાદા ના પાડી જ કે જેમ જોયો એમ આપણે બધાને આવી જ પડે છે બધા અને કામ થઈ જાય છે અને એ વાત તો બહુસરની છે થોડોક સંગ્રહ થાય ને માણસના મન બગડ્યા વગર રહે નહીં ઘરે નહીં आखा वर्ल्ड रेग्युलेटर काटो होने ज्ञापुरुष होनी पास तीर्थंकर तो परिणमी गया एटी एम कर न जी दर्शन कर बस ये कश्म कर ना करें तो शू करें र्ञापुरुषे कशु कर सकता नहीं पता क्या करा कि अब चाहे सो सक गुजराती समझे न बर અમે કશું કાઢી શકતા નથી ત્યાં સુધી કહે છે કે આપણે પાપડ હોય શેકેલો અને બહુ ભાવતો હોય તો ફટ દઈને ભાગીને ખાઈ લઈએ ને આપણે તે દાદા ભગવાન શું કે એમને પાપડ બહુ ભાવતો હતો કે જેમાં પછી પાપડ મંગાવતા હતા જ લગભગ એવું નહીં કંઈક પણ પછી આપણે શું કહીએ દાદાના ભાવ જેમ કહીને આપણે પકડી પડીએ છીએ એને બહુ આપણે શરીર શરીરની હેબિટ્સને આ બધું જોઈને આપણે એમાં એવા ભરાઈ પડીએ છીએ આપણે રોજિંદુ જીવન જાય છે પણ આપણે જરૂર છે શરીર તો એક જગા એ સ્થિર રહેતું હોય તો શરીર સ્થિર રહી જ ના શકે સાહેબ ડોક્ટર શૈલેષ સ્વામીજી ખરું કે નહી એવું સ્થિર થાંભલા જેવું બેસી જાય હૈલાસ પર્વત જેવું આમ ફર્સ્ટ ક્લાસ પદ્માસન વન બેદમ સ્થિર સાહેબ કોઈ લાખ એની મોશન કંઈ મળે નહીં એવી એવી બને નહીં નહીં શક્ય નથી શક્ય નથી એટલે આ પદ એવું સરસ છે કે નિયમન ચક્રનો ધ્રુવ કાંટો એટલે રેગ્યુલેટર ઓફ ધી વર્લ્ડ એને નિયમ કરનારો એટલે જેને એ એનું પોતાના જીવનનો કાંટાનું રેગ્યુલેટર સમજવું હોય એના માટેનો ધ્રુવ કાંટો જ્ઞાની પુરુષ દાદા ભગવાન ભગવાન અમારો દાદો છે એટલે ખુશ થઈ ગયા કવિરાજ ભગવાન મારો દાદો છે દાદો બોલી નાખ્યું દાદો બધા એટલે સ્વયં ઉગાડું ચેતન થઈ ગયો શરીર છે શરીર છતાં શરીર અડથું ફરતું બધું હતું છતાં ઉઘાડું ચેતન હતું દાદા ભગવાને સંજ્ઞાઓમાં સત્સંગોમાં કહેલું છે આ વાત કે મને ઉઘાડું છે તને એક બતાવો અમારા મહાત્માઓ સિવાય શું કે છે એ પોતાના માટે નથી કેતા પાછા આ જોજો તમે એમની ખૂબી આબો મોટી ખૂબી મોટી એમની પોતાના માટે ના કહે અને છતાંય વ્યવહારથી પણ કેટલું એમના વચનો નીકળ્યા કેટલા કેટલા નીકળ્યા કેટલા કેટલા નીકળ્યા અને એ વચનો કવિરાજે સાંભળ્યા ને એટલા ખુશ થઈ ગયા ને એટલે પદોની આખી શ્રૃંખલા નીકળી ગઈ કે હું આ છું છું છું છું છું ઓછામાં ઓછા પંદર પચીસથી ત્રીસ વતો છે અમારા આ દુનિયામાં આજની દુનિયામાં અને આજના શ્રેષ્ઠ વિચારકો શ્રેષ્ઠ શાસ્ત્ર જ્ઞાનીઓ શ્રેષ્ઠ પંડિતો શ્રેષ્ઠ ફિલોસોફરો શ્રેષ્ઠ સાયન્ટિસ્ટો શ્રેષ્ઠ એટલે જે સાયન્સને વરેલા એવા સાયન્સને વરેલા એ યોગી હોય તો જ સાયન્સને ભરી શકે નહીં તો આ ભૌતિક વિજ્ઞાનમાં એને વરી ના શકે ત્યારે આજનું સાયન્સ ભૌતિક વિજ્ઞાન કેટલું વિકાસ પામે છે તમે જોજો તમે જોજો આજે અમે હમણાં જ આવતા આવતા જરા છેલ્લા પાના પર નજર કરતા જોયું મેં આપણા ભારતમાં હિન્દુ નામનું પેપર આવે છે એકસો ચાલીસ વરસ જૂનું છે એકસો પાંત્રીસ વર્ષ એ બહુ સારું હોય આ મેં પાછળ જોયું હું સાયન્ટિસ્ટે કાર્બન ડાયોક્સાઇડને એટલે કે સીઓ ટુને કે જે આપણે ઉચ્છ્વાસમાં બહાર કાઢીએ છીએ અને ઓક્સિજન લઈએ છીએ એટલે આ ઝેર બહાર કાઢ્યું અને તાજું જીવન અંદર લીધું કે છે શું કહ્યું એટલે માણસો માટે ઝેર છે અને આ વનસ્પતિ માટે ઓક્સિજન છે લો આ કુદરતને શું સમજવું એ ફાંટાબાદ છે શું છે ફાંટાબાદ દેખાય તમારી દીકરી હશે આપણું જેને ઝેર કે છે કાર્બન ડાયોક્સાઇડ જેના માટે આજુ આખું વિશ્વ એટલું બધું સમસ્યા પડી ગયું છે જબરજસ્ત જબરજસ્ત એવું છે પણ આ વેસ્ટર્ન વર્લ્ડ છે એશિયામાં કશું થતું જ નથી અહીંયા તો ચાલે જાય છે એવું એક એક માણસ કેટલો કાર્બન ડાયડ નીકળે છે જેમ વસ્તી વધારે કેટલો બધો નીકળે પણ આ ધરતી સહન કરે એટલો હોવો જોઈએ આ લોકો બુજાય બધા એવું છે ડૉક્ટર સાહેબ હે અરે મૂજાઈ ગયા બધા હવે ઓછું શ્વાસમાં ઓછું ઝેર કાળો કે છે માણસ ઓળખ કહેવાય નહીં પણ એમને પેદા કરેલું એના માટે ક્યાં છે પાછા પ્રોડ્યુસ કર્યું શું જોયા કરું છું સમજણ પડે છે આ બધી વાતો વિજ્ઞાનની વાતો કહેવાય છે તે કાર્બન ડાયોક્સાઇડને રોકમાં કન્વર્ટ કર્યો એ વિજ્ઞાન આજે પ્રયોગ થયો મેં કહું તો આશ્ચર્ય પામ્યો અને થઈ શકે છે આ થઈ શકે છે આજે ઋષભદેવ દાદા ભગવાન દાદા કે છે અક્રમ વિજ્ઞાન દસ લાખ વર્ષમાં ક્યારેક પ્રગટે અને આમ પણ ક્રમ માર્ગમાં પણ જ્ઞાનીઓ થયા છે પણ ક્યારે બે ચાર હજાર વર્ષે કોઈ એવું પ્રખર પાકે ત્યારે પુરુષ એવું હોય એમાં પણ શ્રીમદજીના વચનો બહુ સુંદર છે શ્રીમદ રાજાચંદ્રજીના કે મહિર ભગવાનના નિર્વાણ પછી આજે છવ્વીસો છવ્વીસો પચીસો સાડી વર્ષ થયા હોય તે જો મહિર ભગવાનના વિજ્ઞાનને સરખી રીતે પામેલા હોય અને વિજ્ઞાનમાં એના સિદ્ધાંતોમાં સ્થિર થયેલા હોય એવા ત્યાગ માર્ગમાં બે પુરુષો થયા પહેલા પહેલા મહાપુરુષ થયા માયુર ભગવાનના નિર્વાણ પછી લગભગ ઓગણીસો બે હજાર વર્ષની અને સાઉથ ઇન્ડિયામાં પ્રખર બ્રાહ્મણ તત્વ હતું પરંતુ એ પછી દિગમ્બર સંપ્રદાય એટલે જૈન દર્શનમાં જઈ અને દિગમ્બર સંપ્રદાય ગામના આ પ્રખર વિદ્વાન જૈન દ્રષ્ટિમાં અને વિતરાગ વિજ્ઞાન એટલું સુંદર સમજેલા કે એમનાથી જે શાસ્ત્રોની રચના થઈ ઘણી થઈ છે બધી પણ પ્રમુખ ત્રણ થી ચાર બહુ બધામાં પ્રખ્યાત પામ્યા ધુરુભી સાહેબ ને બહુ ગમે દાદા આપણે કાંતિભાઈ છે ને એક એમના બંગલે બેઠા અમે તો નીચે ફર્સ્ટ ક્લાસ હા એવું જ હતું મેં કોઈ એમ એવો દાદાને બહુ ગમતું એટલે બે હગર અમને બધું કાઢ્યું બહુ વર્ષો થઈ ગયા અમુક બે એક બે એમને કાઢ્યા બધા અને જ્ઞાન ના બાબતમાં એમને જ્ઞાન પ્રાબૃત એવું કે છે જ્ઞાન પ્રાબૃત પ્રાબૃત એટલે કુદરતી ભેટ અને આ કળિયુગમાં અને આવતા કાળમાં લપસણા કાળમાં આ જ્ઞાનનો લાભ મળે એટલા માટે એમને પોતે પોતાની દશાઈ કરીને રચનાઓ થઈ ગઈ એમનાથી એ રચનાઓ બહુ જાણીતી છે આજે એ બધા જૈનોમાં આટલા બધા ફાંટા પડ્યા છતાં પણ બધામાં કોમન છે એમાં કોઈને મત નથી એમાં કોઈને મત નથી ત્યાર પછી આનંદનજી આજે લગભગ ત્રણસો સાડી વર્ષ થયા છે અને એમને તો ફેરફારો થયા સંપ્રદાયોમાં થોડા અને છેલ્લે સિતમ્બરમાં હતા ફિરકા સરખી રીતે ગાય છે બધા કારણ કે ભરાઈ પડેલા છે એક એક સ્થવનમાં બધા શાસ્ત્રો સાર મૂકી દીધો છે એટલા સમર્થ આચાર્ય પણ બાળક નાય બાળક હતા એ બાળક નાય બાળક અને એમનાથી પામેલા યશો વિષય જે તે જમાના બહુ પ્રખ્યાત કાન બુટી પકડવી પડી ઓ હો જાણતા હતા કે આવા પ્રખર છે અને એમની પાસે પછી વર પડી એટલે જાય છે એમની જોડે જંગલ પણ જતા આ થાય છે પણ આપણા જૈનો આજે છે ને બધા દરેક પોતાના સંપ્રદાય વાળા એટલે પછી અમુક આપણને જીવનમાં ઘણી વસ્તુઓ ગમતી હોય ઘણી વસ્તુ ના ગમતી હોય પણ ના ગમતી એવું તો કોઈને બને નહીં ને આપણને હોલો ને પણ એ તો ઓછું બને ને આવે એમાં કે અમારા પંડ્યા સાહેબ મામા મામા ના પાડે છે મામા નથી ઓછું બને છે ભરતભાઈ આપતો પુત્ર ભરત બહુ મજાના છે બહુ મજાના એટલે એ તો રહેવાનું જ એટલે જ્યારે જયારે આપણે આપણું થર્મોમીટર આજ્ઞાધર્મ ના બે દ્રષ્ટિઓ પછી વ્યવહાર દ્રષ્ટિ દ્રષ્ટિ પેલી બે પ્રમુખ બહુ થઈ ગયું ગજબો છે આ મારો છોકરો બહુ કલ્ચર ફેમિલી છે બહુ અને આ ધ્રુવાઈ અમીન સાહેબ ની એમના બિની આંખના પ્રખર ડાક્ટર ગુરુ ઓ ગુરુ ઓળિયું જઈ જરાક થઈ જાય તું તો નાનકડી બહુ જગ્યા રોકેટ થઈ જશે જોજો બસ ના તમે ખસવું નહી પડે જોજો જો બેસેજ કેવી રીતે જોજો એને હું તૈયાર થયેલી છે તો બે હજા એક પગ આમ રાખ નહી ખબર પેલું બાજુ બહાર રાખ ખૂણામાં ખૂણામાં આવી રીતે બસ એવી રીતે ખૂણામાં બેસ એટલે જો બેસે બેસવા જ દે દાદાજી ચોક્કસ પણ એ આપડો ગુણ છે જગ્યા નો મૂળ ગુણ જગ્યા નો પણ આપણે વાંધો નહીં અનુરૂપ ને સમજણ ના પડી સાહેબ જે કુદરત એને કુદરતી રીતે જગ્યા આપે છે એટલી જગ્યા રોકે પદ્માસન એટલે પદ્માસન બહુ પ્રખ્યાત થયેલા છે શું હશા કરે આ જીવાય છે थी ध्रुव कागवा शू के शरीर नहीं बोलो छता सूक्ष्म शरीर साथ અશરીર સ્વભાવથી દાદા ભગવાન સ્વરૂપે આ કાળમાં સંપૂર્ણપણે અવસ્થિત થઈ ગયેલા એવા એ દાદા ભગવાન સૂક્ષ્મ રૂપે એટલા અવસ્થિત થઈ ગયેલા કે દેહ હતો ત્યાર તો એમના દેહના આકર્ષણ માંથી કોઈ જવા ના દીધા એમને કશું નતું કર્યું એમને કોઈને આકર્ષ્યા નથી આખું આટલું કુટુંબ અમારું પાંચ ભાઈઓ બેન બધા એટલે અમારા પિતાજીને બે ને સાથને કાર ધંધામાં કરા ને બે વ્યવહારમાં ગામના કરા ને સમજાવ્યું ને તો બત્રીમા વર્ષે મને ભાન કર્યું શું થયું અને કઈનું કઈ થઈ ગયું કોણ જાણે સમજ નહી પડી મને તો ડોક્ટર સાહેબ ખરેખર સમજ નઈ પડી એક ક્ષણ અમારા રસિક ભાઈ સાથે હતા મારા નાના અમે ત્રણ વાત જાણું હજુ રસિકભાઈ જાણે સાક્ષી છે આજે પણ સમજે છે અને આજે એ છે મારા કનુભાઈ મોટાભાઈ ખરા પણ બરાબર જ્ઞાની પુરુષ છે એવું આવે એમને ફિટ થયું બાકી રસિકભાઈને જલ્દી ફિટ થયું સહેલું નહીં દાદાની આગળ જગ્યા ના લોકો બહુ એમની આપણે વિચક્ષણતા બહુ સારી બહુ સારી હતી આજે બહુ છે પણ એમાં ઓલરાઈટ બિલકુલ રસિકભાઈ ફરી વાત છે સમજાય છે તને ગુજરાતી સમજુ તું જોશી દુર્વાતે બહુ વખતે દર્શન આપે અમને અમિત સાહેબના ભાઈ ડૉક્ટર કાંતિભાઈ પટેલ મોડાસાના બહુ પ્રખ્યાત આંખના સર્જન છે એમનો દીકરો પણ આંખનો સર્જન એની વાઈફ પણ આંખની સર્જન આખું ફેમિલી એનું ફેમિલી એનું અને આની નાની એવી ત્યાગી જબરજસ્ત ના હતા આખું જીવન કરી નાખેલું બરોબર ખાત છે મોટે સેવા મળતી નથી એની પેલી સેવા કરવાની એવું અઢાર વર્ષની ઉમરે અને છોકરાઓને બધાને લઈ આવવા ને છોકરીઓને લઈ આવવા ને બધાને સંસ્કાર આપવા આવું કર્યું હતું એની નાની થાય સગી નાની અમીન સાહેબ ભાઈ છે એમને તારું બેન એવું ક્યાં છે માહિર ભગવાને જેવું ચંદન બારા જોડે એવું મને ખબર નથી ભૂલ નથી એમની દીકરી એ સૌથી એમના મમ્મી સૌથી મોટા એવું છે કઈ સમથિંગ હશે આપણે એને ક્યાં જોવાની જરૂર છે સાત સાત બહેનો હતી એવી મહારાજા ચેટકની શું કહ્યું અને વૈશાલી પ્રખર વૈશાલી ક્ષત્રિયોનું બધું બધું કુળ ક્ષત્રિયોનું જ સામ્રાજ ત્યાં બહુ ગમે બહુ વાંચ કરે છે એટલે ઇતિહાસ સમજવો તો એમને પૂછી શું કે છે આ એટલે આ તો પંડ્યા સાહેબ પદ વાંચ્યું તમે ખુશ થઈ ગયા એટલે આના પરથી આપણને જે જ્ઞાન મળ્યું છે આપણું મહાત્મા દશા મળી છે આપણને દશા મળી છે મહાત્મા એટલે કે અંદરથી આપણા શરીર જોડે જીવી જાણવાનું એને દશા કહેવાય શું કહ્યું અને તે પણ આપણે આપણે જો ઘરવાળા હૈયે અને ધર્મપત્ની હાથે હોય અથવા તો ધર્મપત્ની પતિદેવ હાથે હોય તો બે જણ એકબીજાના હિત માટે તમારી શરીર પત્ની છે એની જોડે લગન કર્યું છે ના પણ એ તો દાદા દાદા ભગવાન છૂટાછેડા ના અપાઈ દીધા તેને દુઃખ કર્યું છૂટાછેડા પેલી દુઃખી થઈ ગઈ સુખી થઈ ઉડતું શરીર સુખી થયું અરે આ મને કોઈ દાડો વિધવા પણ આવવા જ નતા દેતા હા સદાય પાર્વતી સાથે રહેલા એવા વિદુર શિવજી ભાવ જ્ઞાની પુરુષ નો જે જગત માં માતૃત્વ ભાવ સાથે બધો સ્વીકારાયેલો સરખાયેલો છે એમાં કે માતૃ પ્રેમ એવી રીતે જ્ઞાની પુરુષનો વાત્સલ્ય પ્રેમ એટલે કે અભેદ સ્વરૂપ પોતાની બે ચર્મચક્ષુથી થઈ ગયેલો અને પોતે શરીર સાથે છે બધા છે મહાત્માઓ છે બધાની પ્રકૃતિઓ જાણે છે એની ભિન્નતા પણ જાણે છે બધું જાણે છે છતાં એ હંમેશા પણ અજાણપણે રહેલા હતા એવી રીતે નજીકમાં નજીક હોય એને પણ કોઈને પણ બાકી નહીં અજાણપણે જાણીને અજાણ પડે નહીં તો તો અજાણમાં તો બધું ઘણું બધું થઈ શકે છે આજે આજ્ઞાધર્મમાં છીએ પ્રકાશ તો પણ થઈ શકે છે હા ધ્રુવા સમજી તું તું તો પીએચડી કર્યું છે ત્યાં ફાર્મસીમાં રાઈટ કંઈ રિસર્ચ કરું છું એમાં કંઈ એવી દવા ખોડી કારણ કે રોગ જ ના થાય કોઈને નથી એવી શકી એટલે આપણે આ નિયમન ચક્રનો ધ્રુવ કાંટો એટલું અદ્ભુતપદ છે પછી કોઈ દડો ફરતી આપણે પાછા લઈશું પણ હવે તો કચ્છ પવન થયો વાદળા ખેંચાતા જશે આ કોણ ચાર બે ચાર દડા શું થયું અને બધાની આશા છે પડવો જ જોઈએ વરસાદ એટલે આજે જોઈએ આજે સત્સંગમાં જરાક છેલ્લો રવિવાર છે ને એટલે મને એવું લાગે છે શરીર ખીલેલું છે થોડુંક ડોક્ટર સાહેબ અને આજે તમને આજે તમારે જવાનું નથી પેશન્ટ કોઈ આવતી રવિવાર કેમ કયો મેં નથી કહ્યું છેલ્લો છેલ્લો શબ્દ નથી બોલ્યો કારણ કે આજનો રવિવાર છે શરીર ખીલેલું છે એવું કહ્યું મેં છેલ્લો શબ્દ બોલાય જ નહીં છેલ્લો શ્વાસ આવે તોય ના બોલાય આપડા આપણા મહાત્માઓ માટે નથી એ બધું છે જ ચાલુ જ છે એને શરૂ નથી થવું પડ્યું એટલે એને છેલ્લું કેમ કરીને કહેવાશે મહાત્માઓનું જીવન છે એવું એટલે કે આ શરીર ખીલું છે કહ્યું મેં આ રવિવાર છે ને આજે છેલ્લો શબ્દ બોલાયો મતલબ કારણ કે ચાદળ અપાય વાદળા ઘરે પવન આવે બધું કહ્યું ને મેં સંયોગી પુરાવો ડોક્ટર સાહેબ ના અહીંયા જ ના બેસાફ પડશે જરાક તકલીફ પડશે જરાક આવે તકલીફ પડે હોલમાં કરાય અંદર કરાય એ તો પંડ્યા સાહેબ આપણને બઉ આપે જ છે ને એ તો તૈયાર જ છે કઈ ગયા આજે નથી આયા પંડ્યા સાહેબ તો તૈયાર જ હોય છે તમે સાહેબ આવો હોલમાં મારા તો પછી હોલમાં જવાનું થાય તે તો સંતપતિ સાહેબ જયારે એવો યોગ હોય ત્યારે એક રહીવા નો રાખવો બસ પછી પેલું ગુરુવાર ખાતરી કરવો પડશે એવું બધા પુત્રો હા પણ એમને કેમના દાદા સ્વતંત્રજી શું કહો છો કોને સ્વે કેવાય જે સ્વ પુરુષ હોય એને સ્વેચ્છા હોય બીજા ના હોય એને બોલવું ના પડે શું કહ્યું બઉ લાબુ લાંબુ માગે એવું છે સાહેબ કરજો આને મજા આવશે ચાલો હવે એકાદું પદ થવા દઈએ જો વરસાદની નિશાની પડીને આજો ગટરની ખૂણો દબાયો નથી એટલે और बुध आप जीवन आज महात्माओ के अंदर थी आप हलता चलता शरीर में स्थिरता स्थिरता एटले कि अवस्थाओं में स्वस्थता शू कहू स्थिरता कहवाये आपयुग ना मसालो लोताए प्रेम थी भरेलो અને આ દુકાન મોડેલી અંદર એટલો બધો મસાલો પડ્યો છે સમજાયું ને એટલે હમણાં આખું અમારા યોગેશાનંદ સ્વામીજી એ આખો અંક આડ્યો એના માટે તો કયો ગયા મહિના છે ભરેલો માલ ભરેલો માલ તો ઘણા પણ ભરેલો માલ શું કરીએ પણ ભરેલો સમજવાની સમજણથી જ એનું આખો એ ભરેલો એટલે કે પ્રેમથી ભાલથી અને સ્નેહ થી ને એ બધો ભરેલો ને એ બધો નીકળી જાય એનો ચોખ્ખો થઈ જાય માલ આપણો ચોખ્ખો થઈ જાય સમજ્યું એટલે સંભાળ નિકાલ એને એના એ ભરેલા માલનો જ સંભાવવા નિકાલ કરવાનો છે બીજા કસાનો નહીં એવું જીતું અમારો કે છે તું એવું જ કહો છે ભરેલા માલનો સંભાવવા નિકાલ કરવાનો છે તે પણ આપણે બધા ઘરમાં જોડે હોય બધાએ તો માલ તો છે ને ભરેલો તે બધા જોડે રહીએ અને શું કરીએ પછી તો આપણને આપણો વાર જ ના મળે વારો આવે આપણો પોતાનો માલ ખાલી કરવાનો કે હા આ બધા કરાવડાવા છે ને આપણો કે બોલ બોલ ને સાચું કેટલા ઉપર એવા લઈ ને શું કરે હા એટલે કેવાનું શું મા આજ્ઞા ધર્મ મોક્ષ લઈ જાય છે આજ્ઞા ધર્મ કારણ કે ભરેલો માલ આપણા માટે આવે સંભાવવા નિકાલનો માલ રહ્યો સંભાવે અને કયો તો કે અંતઃકરણનો અંદરનો આ શરીર આપણે સૂક્ષ્મ રૂપે બનાવીને લાયેલા સૂક્ષ્મ રૂપે આ સ્થૂલ શરીરને ચલાવે છે એ સ્થૂલ સૂક્ષ્મ શરીર અને આખું વિજ્ઞાન સૂક્ષ્મતામાં રહેલું છે આખું વિજ્ઞાન અને એટલા માટે આજનું ભૌતિક વિજ્ઞાન પણ કેટલી સૂક્ષ્મતામાં પહોંચી ગયું છે હજુ જો પ્રયત્ન કરે છે હમણાં મેં તમને કહ્યું ને કાર્બન ડાયોક્સાઇડનો પથરો બનાવવાની પ્રયોગ આવું કહે છે તો વિજ્ઞાન છે ને આપટ્રોલ કરી શકે છે કરી શકે છે સમજાયું ને અને આજનું વિજ્ઞાન કારમાં જૂનામ જૂનો માણસ કેટલા વખતનો પચાસ દસ લાખ વર્ષનો પચાસ લાખ વર્ષનો શું છે પણ કહે છે કે આજે હજુ બહુ પાંચ દસ પાંચ લાખ છ લાખ વર્ષ સુધી પહોંચ્યો હશે પણ આગળ નથી ગયો આગળ તો કલ્પનાઓ જ કરવી પડે છે અને બધી જ કલ્પનાઓ જ કરવી પડે છે સમજાય એ કાર્બન ઉપર છે કાર્બન પ્રિન્ટ કે છે અને છાપ આટલા બધા પ્રાણીઓ થઈ ગયા બધા એની છાપ છે બધી એના પર કે છે લોકો એટલે આવું છે આ શરીર આવું ગેસથી બનેલું છે કે સાનાથી બન્યું હશે બધા ગેસ બહુ હશે શરીરમાં એટલે બોલો ને પણ ઓટોમેટિક પાછી ચલાવી ના પડે શું કહ્યું પરમાણુ કહ્યું પરંતુ જે પ્રયોગમાં लग स्वरूप हाँ चो स्वाभाविक परमाणु शु क्या पर शब्द तो परमाणु व्यक्त पर क्या परमाणुओ के परमाणु शरीर न बंधारण थे प्रयोग पितापणु मणु एक बेहन हो भाई गमे ते जड़तू नहीं दादा, दादा, दादा भगवान कही दीदर मधर कोई जन्म स्वरूप આપણે શું હોય એ વસ્તુ મોટી મોટી કારણ કે માતા પિતા માટે એ વાત ને છોકરાઓ માટે એ વાત છોકરાઓ બધા માટે જ વાત નહી સમજી બઉ અઘરું લાગે તને સાચું કે આ શરીર તે હું છું એટલે એનું સ્પંદન થયા વગર રહેજ નહીં પ્રયોગમાં એટલે વિશ્રેષા પ્રયોગમાં આયા હું કહ્યું એટલે પરમાણુ ચોખ્ખા આપણે પ્રયોગ કર્યો તે કેવી રીતે ઊંધાપણે એટલે હા પરમાણુ તો સ્વભાવથી છે જાય છે બરોબર હા એટલે સ્વભાવથી ચોટે છે એ ચેતન નથી ચોડતું એ પરમાણુમાં ચોટે છે પણ પરમાણુ શુદ્ધ છે પણ એમાં આપણો વિભાવ ભાવ ભરાયો એને ચાર્જ કહ્યું શું કહ્યું હા અને અંદર એ હું પણ હોય પર જન્મ જન્માંતર થી એ હું પણ આવી રીતે સ્વભાવને વિભાવમાં લાવી શકે પરમાણુ એ કરીને હોય શકે કે નહીં હા હે અગર મનનો જન્મ થાય અને મનનો જન્મ થાય એટલે બધી એના બધું બોડી બોડી બધા પ્રકાર હોય જ બધા બધી જાતના હોય એ પરમાણુ ગુણ જ છે એવો બધો બોડી એને બનાવી શકે એવો પણ એ સૂક્ષ્મ હોય છે બહુ ઝીણામાં બહુ ઝીણા સ્વાભાવિક પરમાણુ એટલા વિતરાગ વિજ્ઞાન ના પહોંચી શકે કેટલા બધા પરમાણુ ભેગા થાય ને એક એક આ સ્વાભાવિક પરમાણુ થાય છે જેનાથી શરીર બંધાય બહુ ઝીણું છે ના પેલી ગાસે જોર થી બોલ આપો આને બોલ બોટ ફરતી जना दुनिया भरना भर न शास्त्रो शास्त्रो खोटा ना हो सके क्या અને જ્યારે માણસોનું પુણ્ય સો ટકા પરિવર્વારે સો ટકા તો ખાલી મસ્ત કહું છું આપણે સમજવા માટે પૂરેપૂરું સો ટકા નથી પરવાડતું નહિ તો માણસ હોય જ નહીં કોઈ માણસ થી જ ના હોય શકે તો માણસ નું બીજ વખત માણસની અસ્તી કઈ આવી કઈ થી એટલે કહીએ છીએ આ તો જરા એક્સેસમાં કહી દેવું પડે શું જી પછી એ માણસ જેવા લાગે ખરે પણ માણસ કોઈ કહેવાય નહીં એને એટલે આજના માણસો તો ક્યાં રહેવાના ત્યારે એટલા મહાત્માઓ પાક્કા થઈ ગયેલા બધા આ જગતમાં રહે છે બધા અને એમના હાથમાં નથી કહીએ જવું તવું એવું હે આપડો ફાઈલ સંભાળ નિકાલ થઈ જાય નિકાલ થાય છે કે નહીં જોવાનું આપણું કામ છે કે બીજા જોશે દીપક જોશે તારા માટે છોકરા છે નર્યા અંદર પડ્યા છે આ મસાલો એ બધા છોકરા જ કેવાય ને નામજી સમજ ભૂલી જઈશ પેલી બાજુ બીજું કોણ આવ્યું મોટા સાહેબ બધા છુટા થઈ જવાનું હા છૂટા નઈ થયું આપણે છૂટા તને ગમે છે વાતો યુ લાઈક બહુ સરસ સમજે છે હા સમીરના છોકરાઓ બે બધા આખા બધા આવે છે ને સમીર ભલે હા ઈચ્છા અચ્છા એટલે આ સમીરને એટલો બધો એના ભયનો અનુભવ છે સમીર જોશી આનંદ જોશીના બંને આ ફરજન બહુ એનો સુંદર અનુભવ છે એના શિપિંગ લાઇનમાં હતો ત્યારનો પણ અને અત્યારે દહેજમાં એ કેમિકલના બધા વાતાવરણમાં કામ કરી રહ્યો છે અને એવા વાતાવરણમાં રહીને પણ આ શુદ્ધાત્મક પદ એને એટલી બધી શાંતિ આપે છે બાકી શરીર તો બહુ છે આખું છતાંય પણ રહે છે હોય જુઓ અને જોબ અહીંયા મળ્યો છે મોટો હમ ગજબનો અનુભવ છે અને શિપિંગ લાઈનનો અનુભવ તમને કહો કે પેલા પાસવાન સાહેબ છે કંઈક બિહારમાં બધા જાણતા હશે કદાચ અત્યારે તો મિનિસ્ટર છે સાહેબ પળે પાસવાન એનો છોકરો એવું મને સાંભળવા મળેલું એ પણ એ શિપિંગ મેની જોડે હતો એટલે એમને તો ખાવા પીવા બધું હરકું જોઈએ કે નહીં અને આ સીધો છોકરો બિચારો શું કરું છું મજા શું કરી રહ્યો છું બહુ મજા આવે એટલે એને આખો અનુભવ કયો હતો અનુભવ અને એને જયારે વાત કરી પેલો ખુશ થઈ ગયો એનું ખાવા પીવાનું બધું હોય છતાંય ખુશ થઈ ગયું કેમ ના થાય માંસાહારી થયો એટલે કે આ વિજ્ઞાન ના સમજે કોને કહ્યું તમને કોને કહ્યું અને આપણે એનો તિરસ્કાર અને તિરસ્કૃત આપણે એનાથી રહીએ ચાલે દાદા ભગવાન કે છે ઉપરથી અમે જમવા બેઠા જ્યારે ખુલ્લામાં બેસવાનું જૂના જમાના મતું અજાન લગ્ન બેઠા પ્રસંગ હોય અને જતા જતા હોય તે પેલા કાકા કૌવાભાઈ છે તે લઈને એને કંઈક એને સ્વાદ બેસી ગયેલો તે ટુકડો જોયોને તો ચાંચમાં લઈને ઉડીને જતો હતો ખાવા માટે જતા કઈ સાયન્ટિફિક રહી અને પાછું કોઈ ખબર ના પડવા દે બહાર મૂકે તો કોઈ જાણી જાય જેટલી આમ તેમ દે ખાવાનું ચાલુ કરે છે તો હવે આવું કડક સુધીરભાઈ સાહેબ સુધીર ભાઈ સાહેબ આપણા જૈન સંપ્રદાય અઘોરીજી બહાર કહેવામાં આવે છે ને અઘોરી બાબાઓ એ જુદા અને જ્ઞાની પુરુષ એમનું અઘોરી સ્વરૂપ જુદું આખું બહાર થી તો તમને કોઈ કોઈ એટલા બધા આપણને અઘોરી ખબર છે તને બધા ડરે એનાથી બા ડર આવે તો શું એવું કરે છે ઢીલી પડીને કેમ કે ખોટું નથી રડું તો બધું થાય તારું મારે રડવું છે આવતું જ નથી મને મને બહુ કહો કઈ રડવું આવે એવું કરો કશું પણ અંદરથી રડ્યા કરું છું સતત રડ્યા કરું છું આ વાતો અંદરની વાતો આપણી સત્સંગની અંદરની વાતો હોય અંદર સમજવાનું છે આપણે પણ આજના સંજોગો ને આજના બધા જે વાતાવરણ છે સંજોગોનું એ એટલું બધું છે કે આપણે તપ કર્યા હોય જીવન ગયું હોય કેટલું સારું હોય છતાં એ ક્ષણમાં અલાઈ નાખે આપણને બની શકે છે આ હું સાથી કહું છું કે અમે પણ આવા બધી પરિસ્થિતિઓમાં આવેલા છે આવીએ છીએ ને તો આ શરીર છે તે અધી રહેવાનું દાદા ભગવાન લાગી છે કે કનુભાઈ છે સત્સંગમાં લાગી જાય પણ કનુભાઈ હજુ એનો પેલો ભરેલો માલ છે ને એ માલમાં શું શું લઈને આવ્યો તમારા વંશરાજજી કહે છે આ જ્ઞાની પુરુષને આવું આવે તા કે જ્ઞાની પુરુષને જ બીજા કોઈ ના આવે કારણ કે એ જ્ઞાની પુરુષ એને ગાંઠે નહીં પણ ગાંઠે નહીં એટલે કોઈને દુઃખમાં નહીં મૂકે કોઈને દુઃખમાં નહીં મૂકે જોજો તમે પણ આપણે દુઃખ શરીરથી સમજ્યા છીએ એટલા માટે અને શરીર એ મન વગર છે નહીં એટલે આપણે મનથી વ્યથિત થઈએ શું કહ્યું આપણા ચિત્તની સ્થિરતાને આજે ડિસ્ટર્બન્સ થાય સમજાયું આપણી બુદ્ધિ હચમચી જાય આવું બધું થઈ જાય આપણને આખું અહિંસા તત્વ આવી ગયું એમાં શું આવ્યું હે દાદા ભગવાન મને કોઈ પણ દેહદારી જીવાતમાં ન દુભાય ન દુબાવવા પ્રત્યે ન અનુમોદાયમ શક્તિ આપું હવે અનુમોદાય એટલે તો જૈન શબ્દ થઈ ગયો અઘરો થઈ પડે એટલે હરી ના થવી જોઈએ અને આપણે હરિ કોઈનીથી હરી આપણને થઈ હોય તો ધીમે ધીમે અસર માંથી નીકળવું જ જોઈએ સોન તમને શું લાગે છે સાચું કહી દો જરૂર ચાલુ સત્સંગમાં પૂછો મજા આવશે અક્રમ વિજ્ઞાન આપે કહ્યું એમ છે વાંચી કાઢ્યું આખું સરસ છે આજનો વખત આવો છે એ છે કે આપણે સારું ભરવા માટે શું પુરુષાર્થ કરવો જોઈએ આપડે પુરુષાર્થ એક જ હોય કે આ ભરેલો માલ ગમે તેમ કરીને હવે સોનલ તને ખપે કે ના ખપે મને નહીં ખપે હું સંભાવ નિકાલ જ કરીશ એ મારો નિર્ણય નિશ્ચય એમાં હિમાલય દગે પણ હું નહીં ડગું પણ દાદા ભગવાન શક્તિ આપની શક્તિ આપની એ સિમંદર સ્વામી પ્રભુ આપ સર્વ શક્તિમાન છો સમર્થ સર્વસમર્થ છો પરંતુ આપતો કશું કરતા જ નથી આવું કરવું શું એટલે માગું કોની પાસે જે બધે પોતાનું આજે તો આવું નથી કે અમે અમે છઉ દાદાના ચરણ માં આ દેહને એટલો યોગ મળ્યો દાદા ભગવાનને બાળપણથી તે થ્રુઆઉટ છેલ્લા શ્વાસ સુધી જે સમજવાનો હવે મારાથી દાવો તો કેમ કરીને કહેવાય કે બધું સમજી ગયું અને આજે સમજ બધા સમજદારા નથી એવું છે નહીં હજુ દુનિયાએ કંઈ એવું દેવાનું નથી કાઢ્યું છે હજુ એટલા માટે કહ્યું પણ એવો કયો એવું કોઈ વ્યક્તિ હોવી જોઈએ કે જેની વૃત્તિ આખી સાયન્ટિસ્ટ જેવી હોય સાયન્ટિસ્ટ એટલે દુઃખમાં સુખનું શોધન કરનારી જ્ઞાન કે આત્મજ્ઞાન કઈ જરૂર નથી એની આ જ્ઞાન અમે આપીએ સમજતી જે સુખી થઈ જશે સમજાયું ને આજે અડધું જગત અડધા ઉપર જગત સુખી થઈ જાય છે પણ આજે એવું રહ્યું નથી શ્રી ભાઈ સાહેબ હમ ખ્યાલ આવ્યો બધું આવું છે તમે સમજી ગયેલા આ પરમાણુઓનો આખો અંક નીકળ્યો છે હરેલા પરમાણુ એના પર કઈ કઈ હેડિંગ છે કશુંક એવા આ વિસ્રષા એટલે પરમ વિશુદ્ધ પરમાણુ એટલે ઓરિજિનલ પરમાણુ સ્વરૂપે કહેલી વાત તો એ છે પરંતુ ઓરિજિનલ પરમાણુ કોઈને જ સમજી ના શકાય દેખી ના શકાય જાણી ના શકાય આ કાળમાં કોઈની પાસે શક્તિ જ નથી કોઈ ગમે તેવું કહેવા જાય તો તરત જ સમજી લેવાનું કે અથેરીમાં તારા દેખાડનારો આવ્યો આ દાળે તારા દેખાડનારો દેખાડનારો આવ્યો સમજી લેવાનું એટલે એને ધીમે રહીને નમસ્કાર કરીને ખસી જવું ધીમે રહીને પાછા હા હા કારણ કે એને ખબર પડે શું કહ્યું બોલો ને અરે ખાની બોલો ને ભાદરાનું પાણી છે આ શું કરો છો આપણે ભાદર એક જ આપતો સાહેબ મોટા છે બોલો ના ના તબિયત તબિયત રહે છે એટલે આવું છે સાહેબ એટલે આપણે એટલા માટે એ વિજ્ઞાની કહેવાય વિજ્ઞાની એટલે વ્યવહાર જગતનું એટલે કે માનવ જીવનના બધા રહસ્યોનું અને મૂળ અસલ જગત કે જે હંમેશા શાશ્વત સ્વરૂપે રહેલું છે એના બધા રહસ્યો અસલ જગતના રહસ્યો અને તેમાં પણ દાદા કોને કહ્યું કે સકલ સકલ એટલે કલ એટલે શરીર અને શરીર સાથે છીએ આવે આપણું એ જગત આ પપ્પા એ શીખવું જ તો હું પપ્પો હતો જ ને તો પણ જોયું કે આવડ્યું નહીં આ કાળમાં આવડ્યું નહીં પણ હવે નથી સમજાય છે આખો થી દેખવાની વાત નથી આ એ સમજાય તત્વ છે એ તત્વ સમજણ છે આપણી સમજાયું ને તો જ આપણને બીજા તત્વો સમજી શકીએ તો ના સમજાય આપણને ખ્યાલ આવ્યો એટલે આ દાદા ભગવાન ઓહો હો એટલી બધું પડ્યું છે આપણે એવા નિમિત્ત ખુલ્લા થાય કે વિશ્વને વિશ્વ એટલે કે આખું જગત કોઈ પહોંચી નથી મળ્યું આપણી ભાવના હોય કે આખા જગતના બધા જીવોનું કલ્યાણ થઈ જાય મોક્ષ પામે એ ભાવનામાં વાંધો નથી ભાવના ખરી હોવી જ જોઈએ તો પરંતુ એવો કોઈ કાળ આજ સુધી બન્યો નથી કે બધા જીવોનું મોક્ષ પામે એવું થાય પણ એમાં મેજોરિટી હોય ને એવું પણ તો ક્યારેક ક્વચિત આવે છે ક્વચિત આખા ચક્કરમાં બહુ જ એને સમ સમકાળ કે છે એવો આવવો બહુ મુશ્કેલ છે બહુ મુશ્કેલ છે હમ જૈનોના શાસ્ત્રોમાં તો બધું ઘણું લખ્યું છે પરંતુ એનો મરમ ક્યાં જશે સુધીરભાઈ સાહેબ એનો મરમ ક્યાં જશે આપતા પુત્ર છે ધીમે ધીમે પણ એ પોતે પોતાનો અંદર અભ્યાસ કર્યા કરે ને તો વધારે નીકળે બહુ મજા નીકળે પણ એ ટાઈમ મળે પછી તો જ થાય તમારા ડૉક્ટર સાહેબ કહે છે ભલે મારીમાં આ ડૉક્ટરીનો વ્યવસાય રહ્યો પણ પછી ઘરે જઈને તો એમ જ નથી જ પડું ચૂકે છે એ વાત સાચી છે એમની અમારે મહે મહેશ કહે છે હા મહેન્દ્ર કહે છે બધા આપતા પુત્રો લાગી જ પડેલા છે અને આવવું હોય તો બહુ લાગે છે આ ટેક્સટાઇલ એન્જિનિયર ટેક્સટાઇલ એન્જિનિયર આ કપડાં ભણે એમ અને કર્મનું કર્મના કપડાં આવી રીતે જ વણાય છે જે આપણે છે શું કહ્યું સુધીર ભાઈ ઘટ પટકે છે संशोधन मध जो लगे अमृत जो लगे खर स्वाद मन एवं अपने मानिए स्वाद स्वरूप तारी એ આપણા જ અંદર આ શરીરને આવતા દુઃખોમાં એમાંથી આપણે એનું સંશોધન કરવાનું છે કે આ તો અવરો ભરાઈ પડેલો તો હું હવે તને અમારે કાઢી નથી મૂકવો પણ તારો સંભાવ નિકાલ કરીએ છે એટલે તું રાજી અને અમે રાજી એટલે સ્વામિનારાયણમાં કહેવાય બધા બોલે બહેનોમાં ખાસ બોલે બધા રાજી રેજો રાજી રાખજો સ્વામિનારાયણમાં હું બધા એ એકબીજાને સ્વામિનારાયણ મળે ને એકબીજાને રાજી રેજો અને રાજી રાખજો દિવાળી તારે શું પૂછવું પાછું કલેક્ટર સાહેબ ની પરવાનગી લીધી બોલોજી स्वर्ष थी गये अहंकार, अहंकार रिटिव अपना महात्मा आटल समझी लेज महात्मा अहंकार ना हो अहम शब्द क्य जाए के केवल ज्ञान थे पी देह संपूर्ण विमुक्ति मले टोटली मल, मले तेरे जम थे मुक्त चे। आजे कोई नहीं शके। आपने इस शका बोला थी सके परंतु ये हम आज कोई सामान मनुष्य नहीं समझी सके एटे ये समझी बोला इले दादाएं कहूँ कि कोईपण देहदारी जीवात्मा अहम न दुबाय न दुब दुब प्रत्येक न अनुमोदाय अहम मे कहू अहम ज मुख्य है ज्यादी शरीर साथ छे केवल ज्ञान सुधीपण केवल ज्ञान में परिणाम आ गया पीर शरी शरी चे। शरीर रहूँ चेतन स्वरूप आखिरी परंतु करोटी बात, बात लगती हकीकत है शु क्माओं ने महावीर क्षेत्र અનેક ક્ષેત્રની જે ત્યાં આગળ લક્ષણો છે એટલે ટકાથી આપણે માપવાનું નહીં એનું થર્મોમી નહીં પણ તમારે શ્વાસો શ્વાસ જ આપશે તમને એટલું તમારું જીવન સહજ થઈ જશે અને સરળપણે શ્વાસ ચાલ્યા કરશે તમે જોજો આ હું અનુભવથી કહું છું હું પણ પરિસ્થિતિઓમાં છું વ્યવહારમાં છું પૂરેપૂરો છું પૂરેપૂરો છું અમારે જસુભાઈ સાહેબ બહુ કહેતા અમને આ કનુભાઈ સાહેબનું મેં એક લક્ષણ બહુ મોટું જોયું કે એમને તે વખતે અમારી ફાઇલો હતી બધી જબરી દાદા કે કનુભાઈ જરા જરા સલાહ આપજો ને તેમ કહે ત્યાં આગળ સોલિસિટરને કહે મુંબઈ બધું કહે પણ એ ક્યારે હું જાઉં એટલે મારે આખું રામાયણ કરવું પડે બધું કરે એટલે મેં કહું દાદાએ કહું એમને કરૂણાથી કહ્યું છે પણ આમાં તો કનુભાઈ કનુભાઈ ને પોતાના સહાયમાં નહીં આવે બીજા ક્યાં સહાય કરી શકશે કારણ કે બધાની સહાય તો આજે આજની દુનિયાની ભાષામાં છે બધી આપણા ઉત્કૃષ્ટ મહાત્મા હોય છતાં પણ એ તટસ્થ રીતે જોતા ફાવે તો જોઈ શકે છે આ કે છે કે તમારો જૂનો કેસ કોર્ટનો મોટો બહુ કનુભાઈ કોર્ટનો જરાય અનુભવ નહીં જમીનો ફમીનો કચ્છ અનુભવ નહીં મળે હમ આ મકાન ની અને સોસાયટીનું મારે થવું પડ્યું અમારે ચંદ્રગનભાઈ નું પાસ એવા થયા પછી પર ને તો મને વરગાડ્યું કેમકે અમારે પેલી વણિક બુદ્ધિ નો કચાસ હજુ એટલે કે એવા વ્યવહારમાં વણેલા નહીં એટલા શરીર ને કામમાં લાગે હેસિડન્ટ બને એટલે કશું મને ખબર જ નથી કોશન શું કહેવાય કશું ભાન જ નહીં મળે તમને ચાલી ગયું ખરું બધું હા આવું ચાલે છે બધું આ તો કહેવાનું શું કે છે કે સંયોગ માત્ર સાયન્ટિફિક સરકમસ્ટાન્શિયલ એવિડન્સ માત્ર છે આ વાત એટલી બધી ગંભીર છે સૂક્ષ્મ છે આખું કેવળ છે આમાં આખું કેવળ આપણે બહુ ગંભીર જ્ઞાનની વાતો કરવાની ક્યાં જરૂર છે માણસ છીએ માણસના જીવન છે રોજના જીવનમાં બધા કામમાં લાગે છે એ રીતે લઈ લો સુધીરભાઈ સાહેબ એ રીતે બહાર આવવા દો આપનો પ્રયત્ન બહુ સુંદર છે કે નાની નાની પુસ્તિકાઓ આપીને સારા પ્રખર લેખકો અને જો તટરસ ભાવે કેટલા સુંદર એમના રિવ્યુ આપે છે જુઓ તમે કેટલા સરસ આપે છે કે જુઓ તમે આ દાદા ડાયલોગ દાદાજી એબાઉટ લાઇફ એન્ડ લિવિંગ આટલું સુંદર પુસ્તક ઇંગ્લિશમાં આવ્યું એમાં મિશ્રાજી હજુ જ્ઞાન નથી એમને પણ જુઓ આ જોઈ અને શું કહે છે તમે જોજો ખ્યાલ એટલે જે બધા તત્વો નથી એવું નથી એ તત્વને આપણે આ વાત આજના જમાનામાં ને આજના વાતાવરણમાં બધાને કેવી રીતે લાગુ પડે અને કામમાં લાગે પોતાને પોતાના સુખ માટે અને આપણે એમ જાણીએ છીએ કે બીજાને સુખ આપું આપણે એવું જ સમજીએ છીએ સમજાયું ને એટલે આ વાત દાદાએ બહુ આપણને બહુ સુંદર બાર દઈને કહી કે સુખ તો તારી અંદર ભરવું પડ્યું છે અને તું આજે આ કળિયુગનો મસાલો ભરીને લઈને આવ્યો છું એમાં જે સુખ નું મિક્સચર છે શું કહ્યું એમાં તને દુઃખથી મુક્તિ મળી છે તો હવે તું સમજી જા કે દુઃખ શું છે અને બીજું સુંદર વચન કહ્યું દાદાએ કે દુઃખ જેવી વસ્તુ હકીકતે કરીને નથી જ વિશ્વમાં પરંતુ આ આ બધા શ્યાદવાદ વાક્યો છે અને એની પાછળનું વિજ્ઞાન સમજાવવા નહીં ત્યાં સુધી સામાન્ય માણસ ના સમજી શકે દુઃખ જેવી હકીકત વસ્તુ જ નથી દુનિયામાં કારણ કે માણસે શરીર સાથે ધર્મ ધર્મ બધા ગમે તે બધી આપણી ભાવનાઓ હોય સુંદર હોય સંસ્કાર હોય બધું મળ્યું હોય આપણને છતાં પણ જે સુખમાં બહારમાં સુખમાં કલ્પનાઓ થઈ ગઈ છે તે આપણને એમાંથી નીકળવા માટે એ ખૂંચીને ખૂંચે નહીં આપણને તેમાંથી કલ્પનામાંથી કેમ બહાર કાઢશે અહીંયા આગળ દુઃખમાં સુખનું સંશોધન કયું છે એ મહાત્માઓ માટે આજે ફાઇલોનો સંભાવ નિખાલતી છે શું કહ્યું અને ફાઇલો કહી તો કે મન વચન કાયા નહીં બોલો ને હા એટલે તમારા મહેશ આનંદજી બહુ ક્યાં ક્યાં કરે છે દાદા અમે આપતા પુત્ર ભલે રહ્યા પણ એટલા કડયુગરે શબ્દ છે કારણ કે બહાર થી જેટલી શાંતિઓ છે તેટલું આપણે આપડા આજ્ઞાધર્મથી આ વ્યવહાર દ્રષ્ટિ ને નિશ્ચય દ્રષ્ટિથી ઉપયોગ પૂરો રહી શકીશું આપણા પોતાના શરીર સાથે નહીં તો કેવી રીતે રહેવાશે આપણા સંસ્કારથી બધું આયા બધું બન્યા કરે એ વસ્તુ જુદી શું એટલે ઘણાને કહે છે દાદા મને શ્રીમંદ સ્વામી સ્વપ્નમાં આવ્યા છે હા અને મોટી આંખો હા તે બધું આવું ઘણી કઈ રીતે પેલી રીતે આવે તો દાદા કહ્યું બરાબર છે સારા છે સારી વસ્તુ લક્ષણ સારા છે બધા પરંતુ છેવટે પૂછે પણ દાદા આ શું પણ બધાને સરખો જવાબ ના મળે તો જેને જેવું હોય તે પ્રમાણે જ હોય જવાબ કંઈ જેને બહુ જ સમજવું જ હોય મચીને એની પાસે પણ સમજ આપણું શરીરમાં રઘુનાથ ના ઘડિયા નહીં ભેગા રઘુનાથ શું કે છે ગાવ ખરા લે તમે કઈ ગા સુખ દુખ મન મન માન આણી <ooo payingita> તાથે રે ઘડિયાં તે કોઈના નવટળે રે કોઈના રઘુનાથના જરિયા एट भई हो बेन हो शरीर साथ जड़ेलु आप प्रयोग में प्रवेशी गेला પર પરમાણુ જોડે જાણતા નથી પરમાણુ શું છે ને આપણે શું કશું ભાન જ નથી એટલે બે ભાનપણે પરમાણુઓ જોડે પ્રયોગ પ્રયોગાત્મક રહી ગયા એ પ્રયોગ થયો કે પરમાણુ જે હું છું એ પ્રયોગ થયો એટલે એ હું પણ પેલા પરમાણુઓ ચોખ્ખા આયા પણ એને ચોંટ્યું અને ચાર્જ કહ્યું દાદાએ અને ચાર્જ કહ્યું अच्छा चार्ज हमेशा मनना स्तर पर होर में मन कही है एनी जोड़े आख अंतकरण जाए जैन परिभाषा में वितरकों परिभाषा में मन वाणी ने क्या कहूँ बहुत उत्कृष्ट कहूँ वेदांत में मन ने विस्तृत स्वरूप समझवा अंदर प्रकृति ने ए आखा अंतकरण वर्णन बहुत सुंदर वर्णन कर वेदांत में બધા ઘણા ઘણા બધા મોટા મોટા વિચાર ગ્રંથો આવે છે વિચારસાગર વેદાંત ઉપનિષદો આ બધા વસ્તુ કે પ્રકૃતિને ખૂબ ખૂબ એને એનાલિસિસ કર્યું શું કહ્યું ખૂબ ખૂબ એનાલિસિસ કર્યું એ દર ઋગવેદ ઋગ એટલે ઋષિઓ ઋષિઓ એટલે ઋષિપણામાં અને ઋ્દ પ્રકાશને લાગુ પડે છે પ્રકાશને ઢુંડતા આ શરીર ની અંદર પ્રકાશ રહેલો જ છે એને એટલે બ્રહ્મ તત્વ બ્રહ્મ પ્રકાશ એના પરથી બ્રહ્મ વિદ્યા આવ્યું એ પ્રકાશ આખો રૂ શબ્દ એનો લાગે ઋષિ એટલે જીવન નો પ્રકાશ ઋષિ અમે કઈ ગ્રામર નથી જાણતા સુધીરભાઈ સાહેબ આ તમને કહી દેવું પરંતુ આ વિજ્ઞાનમાં મહાત્માઓ જે પામ્યા છે જેમને અંદરથી પોતાના જ પૂતગલને સમજ સમજ સમજ સમજમાં પડેલા છે આજે પણ એની વાતો છે વસંત અને આપણા માટે ઋષિ એટલે શું કે સંસારના કપડાં ના હોય ભગવાન કપડાં હોય તિલક હોય કોઈ પણ પ્રકારના હોય કોઈ પણ જાત જાતના તિલકો હોય છે બે એક તો વૈષ્ણવ ધર્મનું તિલક છે અને બીજું શિવ ધર્મનું તિલક છે બે પ્રકારના મુખ્ય એ તો બધા જાણે છે સારી રીતે આ વિતરાક વિજ્ઞાનમાં તિળક બીડક કશું હોતું નથી પણ આપણે જઈને એના માટે કરે છે કેસર નો કેસર નો ચાલનો એટલે આ શરીર એ આખું જીવતું વિજ્ઞાન છે સુખ દુઃખ ના મિક્સચર વાળું आ काल में कड़ियुग आज बदा भाग सुख है नजीवा भाग न सुख दुख दुःख है नजीवाभाग सुख है आखू शरीर दुखन भरेलु है नजीवाभागन सुख है हजू एटो वक्त है अत्यारियुग कियुक चातरे एवं वक्त दादा भगवान थी आपने मल्य आप विज्ञान बहुत मजा ज्ञान आत्मा ज्ञान जरूर ज्ञान जमहार पे अवश्य पा अवश्य पमे त्या आगर आख सूज सूज लक्षणों क्या है जेने दादाए कोमन सेन्स कहू सामान बुद्धि कही બાકી વ્યવહારમાં કોમન સેન્સ શબ્દ બોલાય નહીં વપરાય નહીં અમે બોલ અમારાથી નીકળી ગયો હોય તો તમારે ઠપકો મળેલો બોલાય નહીં કે કોમન સેન્સ નથી આવું બોલી નાખીએ ને અરે આ તો કોમન સેન્સની વાત છે બોલ કોઈ જ્યાં ભણેલો હોય ને અમે આટલા ભણેલા કોમન સેન્સની વાત કરો કઈ જ તમને એટલું ખબર નથી કે હું આમ છું ફલાનું ટેકનો શું મારે મારી પાસે થોડી જરૂર હોય તે આવું થઈ જાય પાઠ મળે જ છે આપણને આપણા જીવનમાં कारण के समझवा दिल मनस बदान आप देख પણ પોતાના દિલનું દાન કોઈને આપે નહીં આપે તો કહે છે આ માતાઓ છે આ પોતાનું હૃદય કાઢીને આપે એ તો દાખલાઓ કે છે બધા માતાઓનો પ્રેમ ભાવ કે છે સમજાયું ને એવો ભાવ છે એમાં કઈ કાઢીને આપે થોડું છે આ બહુ સમજવા જેવી વાતો છે સમજાયું સમજવાની દિલની વાતો છે એટલે અમારા અમીન સાહેબ બહુ બોલે સમજવાનું જીપ પણ લાવવાનું નથી આવું હજા બધા સરખા હોય થોડા હ એટલે સંઘપતિ છો સાહેબ પદ લેશો હા એટલે પણ હજુ તો સવા દસ જ થયા છે આ નવ ને દસ એટલે સવા કલાક થયો ને મારી દ્રષ્ટિએ તો રેગ્યુલર ટાઈમ થયો થોડોક એને ઈરેગ્યુલર કરીએ તો થોડો ગળો એ પંદર વીસ મિનિટ ચાલશે મહત્માવ પંદર વીસ મિનિટ એટલે બધાને ફાવે છે કે નહીં તમને કોને અમારા મામા ના પાડે છે ગમે છે કે નહીં હા ચાલે ને એટલે તમારે કહીને ત્યાંથી પૂછીને બધાને આવશે ને તોય વાતો કરીશું આપણે હમ આ શું કહેવા માગે છે પદ બોલવાનું કેમ તો બોલો પદ આપણે પેલી અમારી એને કપડાં દોડાવવા એવું કરો એને આપો બોલવાનું એને ભરેલો માલ આપણો चे चे जी आप करो बाकूरिया आखों जमे गांठ नाम चित फरे चौटा म दुनिया ना बाग मां હવે સહન થતું નથી ભરતી બરહાડ માં ખુદી નાખો જડ મૂળતી ગાંઠો ના મૂળિયા दादा न ज्ञान थकी देखे ये चे जड़ा दादा दा ज्ञान दा थकी देखे उजड़ा नती हजी साफ थ न या कपड़ा चोटवा शक्त मे जाए દમ ધમાઓ પુરુષાર્થ એક એક શ્વાસ માં પુરુષાર્થ એકએક શ્વાસ માં ધમ પુરુષાર્થ એક શ્વાસ માં ધમ પુરુષાર્થ એક એક શ્વાસ માં કોઈને ક તાલુ ઘણા કોઈ ને ગમતા ગંદા તાલુ ગણા કોઈ ને ગમતા ગંદા તાલુ ઘણા કોઈ ને ગમતા જ્ઞાન થકી દેખાય છે હજી સાફ થયા કાયા ના કપડા દોડત દોડત દોડત દોડત ભટક ભટક ભટક ભટક દોડત દોડત દોડત દોડત દોડત ભટક ભટક ભટક ભટકો थकत थकत बोले हवे खेक गति घूमिया चक्कर चक्कर चक्कर चार गति भूमिया चक्कर चक्कर चक्कर चार गति घुमिया चक्कर चक्कर चक्कर चार गति घूमिया चक्कर मीटा विद्यो दादा भवना फेर फुदरणा मीटा विद्यो दादा भवना फेरा फुदरणा શું કરીશું મહાત્મા રવિવાર છે બધા ઘરે પણ કામ તો હોય ને બધા હળા દસ થશે રસોડું બધા રસોઈ થોડી બનાવવાની બાકી હશે બધા હા ભાથું આજે હરકું મળવાનું છે નહીં ભાથું મળે તો બધા સારું અહીંયા માથાની સિસ્ટમ રાખી છે એટલે પડીકા બનાવી દે છે પડે અને આપણે બધે જ આવવું થયું છે લગભગ ચાલો શું તારે પૂછવું છે પ્રીતિબેન પણ જો આપણી પાસે બોલવાનું રાખવું અને હવે ટેકનોલોજીના જમા થોડા સુધરો આપણે બેનો માટે રાખો આ બધું રાખો હા એ મૂંઝવણ છે ને આપડો ભરેલા માર્ગ આપણે જેને ગમતું ગંધ ને જે ગમતી ગંધ એ ગંધ ગેસ થયો છે આપણને એટલે ગેસ આપણને જરા આવું કરે એ તો પેટમાં ગેસ થાય તો આવું જ કરે તમને જોજો એટલું જ છે બીજું કશું છે નહીં એટલે એ સિંહ મરી ગયો હોય અને નીકળ્યા હોય અને પાદરે નીકળી અંદર જાય દૂર અને જોડે રાખ્યા હોય કોઈને અનુભવીને કે જાણતા હોય કે જીવતો સિંહ કોને કહેવાય ને મરેલો સિંહ કોને કહેવાય એવો જાણતા હોય લઈ ગયા હોય આવે અને બધા હોય સિંહ એવું દૂર જોજો ત્યાં જો હાલે છે બધા કે છે મરી ગયેલો છે પણ એવા કોઈ રાખવા પડે કોડે જોઈ રાખવા પડે એટલે આપતા પુત્ર તૈયાર છે બધા જોડે આવીશું અમે કે છે તો તૈયાર એવરેડી એવું પાછું બોલેશ એવરેડી હા પણ શરીર પછી એમને શરીર છે ને શરીર સાથ આપે ત્યાં સુધી ખરું પણ ડોક્ટર ભાષા છે આ મને થાય છે એ મને થાય છે ભાષ્ય એટલે કે ભાષા છે ને કે આપણે રણમાં મૂકી દીધા હોય આ હોય તે હોય ને બહુ દોડીએ ને પાણી માટે થાકી ગયા હોય એટલે પછી ઝાંઝરિયા થાય આપણને જળહળા થાય અને એમાં દેખાયશું કે પેલું પાણી જેવું દેખાય છે અને લેવા જાય ત્યાં જઈને દોડ્યું ત્યાં પાણી ના હોય તો ધબ પડી જાય તો આઈ પાછા આવું થાય એવું આ ભાષ્યમાન પરિણામ કહે છે ભાષ્યમાન પરિણામ તો જ્ઞાન ના હોય એને પણ હોય છે એવું ના હોય બની શકે નહીં એને સમજાયું ને પણ ભાષ્યમાન પરિણામ ખરી રીતે ક્યારે કહેવાય કે આપણે આ શરીરથી મુક્તિ પામ્યા હોઈએ અને શરીર પણ આપણાથી મુક્તિ પામી હોય ત્યાર પછી જે એ શરૂ થાય છે એ કારણ કે હંમેશા ભાષા વિતરાગોની ભાષા એટલે કંઈ બધાને લાગુ પડે એવી ભાષા નહીં એ વ્યવહાર સાથેની જ હોય હંમેશા શું કહ્યું બોલો જ હોય વ્યવહાર વગરની ભાષા ના હોય વિતરાગોની આ ભાષા એટલે બોલા શબ્દ વ્યવહાર વગરનો હોતો જ નથી શબ્દ પોતે જ આખો વ્યવહાર છે મોટા મોટો આ વાત બહુ સમજવાની છે શું કહ્યું પરંતુ આપણા જૈન દર્શનના માર્ગમાં આ બધું થયું છે ને પ્રખર વિચારકો પણ આ વસ્તુ છે એટલે આત્મા અને શરીર બેના ભેદ અને ભેદાંકનથી આજે આત્મા અને આત્માનું શું લક્ષણો છે શરીર શરીરના શરીરના સ્વભાવથી શું લક્ષણો છે આ પકડાતા નથી અને પકડા સમજાવવામાં મુકાવવા જોઈએ આપણે દાદા ભગવાને ઘણું કર્યું છે ઘણું કર્યું છે સમજાયું ને ચારા પાડે છે બાકી શરી શર તો અમારા હાથમાં નથી દાદાજી આપણે અનુભવ થાય છે નહીં બરોબર છે તને અનુભવ થાય છે ને ખબર નથી કોણ છે ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર દવે ના ભૂપેન્દ્ર ને દવે હા કે મહેતા સાહેબ संशोधन शोधन शब्द क्रिया जोड़े समय वृत्ति जोड़े शोधन ए वैज्ञानिक क्रिया जोड़े समझे આપણી વૃત્તિ એવી વૈજ્ઞાનિક સ્વરૂપે શોધન કરતી થાય આ શરીરની વૃત્તિઓમાં કે આપણને શુદ્ધ ચિત્ત પામ્યા છીએ એટલે કે આપણી વૃત્તિઓ હવે શુદ્ધાત્મા બધી વળતી છે વહેતી છે બધી એ વૃત્તિઓની વાત અને શરીરમાં જળેલું ચિત્ત છે એ વૃત્તિઓની વાત બેની વચ્ચેનું એમાં સંશોધન રહેલું છે અને વિજ્ઞાનીનું જ કામ છે અને આજ્ઞાધું કશું જ નથી આખું વિજ્ઞાન જીવી જાણવાનું છે આ જમાનામાં અને દાદા ક્યારેય પણ બુદ્ધિને નથી વખોડી સમજો પરંતુ આજે કૃષ્ણ ભગવાને જેનું વર્ણન કર્યું છે કર્માણુ સારીણી શું दादा भगवान जरा आज भाषा में बदाय चार कारण केपरीत आप दित अखाड़े शू कीतता है अपनी પ્રખર વિચારકો ની આ હાલત છે આજે નહી તો આજે વાતાવરણ ચાલી રહ્યું છે એમાં કોઈને પણ જો એને કશું જોઈતું કશું થાય નહીં તો પછી એને એક વચનો કેમ ના નીકળે કે કોઈને દુઃખ ના આપે છતાં એને સમજ પડે પોતે પોતાને માટે કેમ ના નીકળે કેમ ના નીકળે કઈક છે આપણું અંદર પકડ છે કઈક છે બળી છે એટલે પકડો શબ્દ બહુ વાપર્યો છે દાદા એ પકડ એ પોતા પણ પકડ હોય નહીં એટલે આપડા પોતાપણા નો નિકાલ એ સંભાવે નિકાલ છે બોલો કયું પોતા પડું કયું પોતા પડું કે આપણાથી શરીર જોડે અંતર વાચન ની અંતર વાચન વાણી ની વાણી અને વ્યવહાર ની અને વ્યવહાર બધી જ જાત ની પકડો થી બધી જ જાત ની પકડો થી આપણે સાથે જાતે જ પકડાઈ ગયેલા આપણે કઈ આ છે કેવું પડે તમારે બધું વિજ્ઞાન આપે આપડે ડોક્ટર વૈદ પાસે જે કઈ રીતે વકીલ પાસે જે કેસ લઈને જાય કેવું તો પડે છે ને ત્યાં આગળ ઉઘાડા થયા વગર ચાલે હોય ડૉક્ટર પાસે જઈએ અને મને શરમ આવે ના આમ તેમ ચાલે ઉઘાડા થઈ જવું પડે બધા કહે છે એમ તો બધા જાણે છે આ છે બધા આ ભારતવાસી છે ને ગમે તેમ તો ભારતવાસી છે ભારતવાસી પરંતુ કાર કાર બહુ વસ્મો થઈ પડ્યો છે આજે બધાને આ વસ્મા કારમાં આપણે સારી રીતે જીવી શકાય છે આ દાદા ભગવાનના એક એક વચન બુઆ પોસરો મરને આટલું હસી જાય ને તો કામ થઈ જાય હમણાં આપણે એક મહાત્મા છે એ મહાત્મા બેન ધર્મપત્ની એમના દેહાંત થયો છે એની પ્રાર્થના બોલાવીશું અને એ કોના ધર્મપત્ની એક આપણા જૂના બહુ જૂના મહાત્મા જસવંતલાલ શાહ કરીને હતા વડોદરામાં બહુ જૂના મહાત્મા જે જૂના મહાત્માઓ છે બધા જાણે જસવંતલાલ શાહ તે કારીબાગ રહે છે અત્યાર તો હમ અમે તેમનું આખું કુટુંબ બધું બધાને જાણીએ પરંતુ એ બિચારા એટલા સીધા માણસ કે કોઈનું ખોટું કહીએ અને પોતાનું બહુ પોતાનું ચાલતું શું એટલે જાય કરે એટલે ત્યાંથી લહેરીપુરા આગળ રહેતા હતા અંદર પેલી પોળોમાં ત્યાંથી અહીંયા આવવા દાદાના અહીંયા મામારી પૂરું સત્સંગમાં થાય એટલે બસમાં બેસીને આવે કોઈક વખતે બસમાં બેસીને થાય બસમાં જ એમની મુસાફરી સિટીમાં પણ તે બધા તે વખતની અમારી બસો એવી હતી કે વહેલો એ પહેલો એટલે એવું જ હતું અને કનુભાઈ તો બહુ એમાંથી નીકળ્યા આ વગરના ઘણા ઘણા નીકળ્યા છે મુંબઈની ટ્રેનોમાં શું કે બસોમાં શું બધી જગ્યાએ બધા કશું કોઈ બાકી નથી રહી અવસ્થાઓ શું ધક્કો મારે અને આ સીધા માણસ અને એનો વારો આવે ને તો પેલો ધક્કો પેલો પહેલો ચડી જાય કિસાય આમ આંબુ થાય અને આવું બધું વધારે થયા કે આપણા ચીડપાણા જાત જાતના હોય છે ને આ પણ દાદા કહેતા આ સત્સંગમાં પેલા ભૂપેન્દ્રભાઈ આપણા વડીલ મહાત્મા હતા ભૂપેન્દ્રભાઈ પટેલ અને બહુ જ કૃષ્ણમૂર્તિના બહુ જ વિચારક અને દાદા ભગવાનનું વિજ્ઞાન પામે એટલા ખુશ થઈ ગયા હતા એટલે અક્રમ વિજ્ઞાન અક્રમ જાય હું કઉપેન્દ્રભાઈ પટેલ અમારા છ ગામ ના હતા તેમાં એમની બે મિત્રો થાય બે બેઠક એ જો આયા એમની જોડે આજે એમને કહું ભૂપેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ અહીંયા જીવન એવું થયું માણસો સીધી રીતે ચાલીએ તો આપણને ધક્કો મારીને આપણે થઈ જાય બધા હવે આપણે કોઈને અડતા ના ધક્કા વાગતા ના તો આવું થાય બહુ બહુ આખરું થઈ પડે છે આ બધું તો કે દાદાને સવાલ કરજે ને આજે તું તો કે દાદા દાદા આવું થાય છે કે દાદા એની સામે જોયું હવે અહીંયા અગર સુખ દુઃખનો જ પ્રશ્ન આવે છે સમજો એને જે દુઃખ સ્વરૂપ લાગતું હતું વ્યવહારમાં રહેવા માટેનું વ્યવહારમાં કેમનું એમાં વાત કરે છે દાદાએ નજર જ કહ્યું કે તરત જ એમને સ્પોન્ટેનિયસ વાક્ય નીકળી ગયું હું તું તારા સર્વ દુઃખોનું મૂળ્યું છું શું કહ્યું હું તું તારા સર્વ દુઃખોનું મૂળ્યું છું આમાં હાથ નથી કર્યો આમ આગળ નથી કહ્યું બોલો અમે હતા તે વખતે આજે આ તો સૂત્ર બની ગયું અને વેવામાં નથી બોલાતું હું અમારા છ્યાસી વર્ષ એટલે અમારા જમાના જૂનું બહુ જમાનો જોયેલો છે પુષ્કર એટલે વડીલો છે ને ડોસા તમારા છોકરાઓ તમારા જેવડા અમારા તો એવું થતું મને તમને ખબર થોડી બુ પોંચરી માર એમાં કેટલું ગંભીર આપણે એ છે આખો પરમાર્થ રહી લો એ જયારે ઉગાડો થાય ને તારે વ્યવહારમાં પણ અમીન સાહેબ બોલાય ગયો અમારે બોલ્યા ને પણ મારવા આવેદાજી कई बाजू हमने को बार धीरे मैं अंदर उभुले महात्मा आज्ञाधर्म एटर आज्ञाधर्म है आज ना कड़ियुग्र કે સતયોગી જીવન જીવી શકાય એવો સુંદર ધર્મ છે અને એમાં પણ આવું બધું થાય દુઃખનાર પ્રસંગોને એમાં તપ તપના સંજોગો આવે સહન ના થાય પરિસ્થિતિ થાય છતાં ના ના હું એ તું નહીં હું તું નહીં હું એવું છૂટું રહેવું પડે એને એ બહુ અભ્યાસ માગે છે પુષ્કર અભ્યાસ માગે છે સમજાયું ને એ ભૂપેન્દ્ર તું હું હું હું ભૂપેન્દ્ર તું શુદ્ધાત્મા ના બોલો તોય ચાલે પણ છૂટું પાડો સંશોધન થશે કે બહાર થી કશું કોઈ ચીજ આવતીમાં છું શું કહ્યું શુદ્ધ આત્મા છું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન જ્યોતિ સ્વરૂપે સિદ્ધ ભગવાન સ્વરૂપે છું પરમ જ્યોતિ સ્વરૂપે હા પરમ જ્યોતિના મોટા મોટા આચાર્યો થયેલા મુખ્ય એવા એને એને જ લિંગ કહ્યું લિંગ શબ્દ શુદ્ધાત્માના પુરુષ સ્વભાવને લાગુ પડે છે શું કહ્યું શુદ્ધાત્મા પણ સામાન્યપણે સંસારમાં બાર જીવોને સમજાય નહીં એટલે એ ગોડના ભગવાનના અંતિમ સ્વરૂપ સ્વરૂપે સંજ્ઞા સ્વરૂપે મૂકાયું બીજું કશું નથી મુકાયું એ પુરુષ સ્વભાવની સંજા સૂચક છે પુરુષ સ્વભાવ એટલે આપણે અત્યારે શું સમજીએ અને બાર આ શબ્દ જાય તો એનો વિકૃત અર્થ કરી નાખે સમજાવ્યું ને આપણે પુરુષ એટલે શરીરથી પુરુષ આ પોતે છે આ બેન છે ભય ને બેન આ જ રીતે સમજ્યા છીએ આમાંથી નીકળી જ નથી કોઈનાથી નથી નીકળી શકાતું હજુ એવા વિચારો કો હોય ને વાં કહેવાય અને એમાંથી સામાન્ય ભાષામાં આ જાય ને તો પણ ઘણું કલ્યાણ થાય પણ એની મર્યાદાઓ છે મર્યાદાની વાતો ના કરી શકો આપણી શરીરની મર્યાદા તો શું કરી શકીએ એટલે આજે આપણે હવે બધ થઈ આપણે ઘણું થયું કારણ કે પોણા અગિયાર સાહેબે આપણા પર બહુ ઉપકાર કર્યો સંતપતિએ કે આપણને પિસ્તાળીસ મિનિટ એક્સ્ટ્રા આપી દીધી જય સચ્ચિદાનંદ દાદા ભગવાન બહુ જૂના માતા બહુ સુંદર સંસાર ચલાવતા મારો અનુભવ છે હું જાણું છું સારી રીતે એમનો ધ્યાન થયો છે आत्यंतिक कल्याण आप प्रार्थना करे महात्मा आपपति साहेब हरीश भाई समझा कि गुरुवार सत्संग हा बुधवार समझा परंतु अपने कुदरत में दखल थाय रीते कोई दिवस आप आज्ञा दम थी जीवन होके वरसाद समय वरसाद जरूर है एट्ले आ देश में बहुत जरूर है बब्बे वर्ष थे आज दुकाड़ो जो स्थिति थी है एट्लेमा दखल ना थे આટલું કરજો બાકી હંમેશા આજનો મનુષ્ય સ્વભાવ જ છે કે દરેક પોતાના પોતાના સ્વાર્થની ખાતર હવે થોડુંક હમણાં બે માળે મોડો આવે સારું એક દડો આવે આમ આવે બહુ આવે તા અને શું લાગે કે આવે આવું એના કારણે આ બધો અવિરોધાભાસી આખો વ્યવહાર કુદરતનો જોવા મળે છે આપણને ગરમીના સમયે ગરમીમાં દખલ કોઈ નથી થાય નહીં કે આ બહુ તાપ પડ્યો અરે આ ના બોલાય અંદરથી જ્યારે અકરામાં થાય તો ઉપાય કરી લેવા કે પંખો નાખો ગમે તે કરો પણ આવું બોલાય નહીં ઠંડી પડે બહુ ઠંડી પડી અરે સોલ પણ હંમેશા મનુષ્યનો સ્વભાવ જ છે અને આ કારણો છે પાછું કુદરતની કોઈ પણ સં સંચાલનમાં કોઈ દખલ ના હતી મને થવા અગર રહે કળિયુગ છે પાક્કો કળિયુગ એની આ દખલો થાય છે બધી સમજાયું પરંતુ દેશનું પણ પુણ્ય છે આટલો મોટો દેશ છે આટલી વસ્તી છે કંઈક તો પુણ્ય છે લોકોને સમજાયું ને પરંતુ એ એનો સરવારો જે દેખાય ને એ પછી કુદરતમાં આવે છે આખો કુદરત તો કુદરતની રીતે જ છે એમાં નહીં પણ અહીંથી જે બધા જાય છે આ કાર્બન ડાયોક્સાઇડની ઇમ્પ્રિન્ટ એની તકલીફો મોટી છે એટલે જેટલી ઓક્સિજનવાળી જાય બધાને પણ એકલો ઓક્સિજન ચાલે નહીં વધારે ઓક્સિજન જાય તો માણસ મરી જાય એવું ડૉક્ટર સાહેબ કહે છે ચાલો જય સચિદાનંદ નમો વિતરા ગાય નમો અરિયંત આણમ નમો સિદ્ધ નમોઆર્યાણો સવ સાઉં પંચ નમુક્કારો મંગલાંચ પડમ હવે મંગલ ઓમો ભગવતે વાસુદેવાય નમઃ શિવાય જય સચિદાનંદ હે અંતર્યામી શ્રી શિવ કલ્યાણ સ્વરૂપ પરમાત્મા આપ દરેક જીવ માત્ર બિરાજેલા છો તેમજ મારા પણ બિ છોવાન હું આપને અભેદભાવે અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું અજ્ઞાનતાથી મેં જે દોષો કર્યા છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું હૃદય મને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો અને ફરીથી એવા દોષો હું ના કરું એવી આપ મને શક્તિ આપો મહાત્મા ભગવાન આપ એવી કૃપા કરો કે હું આપના માં તન્મકાર રહું એવી શક્તિ આપું જય સચિદાનંદ થઈએ ચાલો આવું બોલો ભાઈ દાદા ભગવાનના અસીમ જય જય કાર હોવાન અસીમ જય જય હો દાદા ભગવાનના અસીમ જય જય કર હો દાદા ભગવાન ના અસીમ જય જય કાર હો જય જય કર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જય કાર ભગવાનના અસીમ જય જય કર દાદા ભગવાન નાપ અસીમ જય જય કાર અસીમ જય જય કાર હો દા ભગવાનના અસીમ જય જય કાર હો દા ભગવાનના અસીમ જય જય કાર અસીમ જય જય કાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દા ભગવાનના અસીમ જય જય કાર દાદા ભગવાન અસીમ જય જયકાર દાદા ભગવાન અસીમ જય જયકાર દા ભગવાન ના અસીમ જય જયકાર દા ભગવાન અસીમ જય જયકાર દા ભગવાન ના અસીમ જય જય કાર